ઓગણસી બાળ કરવા ચાલે રીતે પ્રતિકાર કરવાનું હતું પ્રતિકોળ ને પોઈઝન કર્યું છે આ જાતે નથી કરવાનું જાતે કરે તો પછી ધ્યાન કેવાય તમે ફરી પાસે જઈ રહ્યું છે તેને પાછો મુકાવવા પડે તમે શક્ય બહુ ઉડાઉ મજ કાઢી નીકળશે કાંદો છે જ ને અંદર શાંતિ છે ને પેલી રીતે મપાય નઈ કે ઉના ઓરવા ના કરતા ક્યાં ઓરવા માંગો છું તાવ્યો હાલ ને ઓરવાનો સમજુ નહીં પોતાને કરવા પોતે કરતા નારાયક હોતા નથી એ તો આ લાયક હોય એમને નાલાયક કર નાલાયક છે એ પાછું હું જઈને જોયેલું મેં તપાસ કરી દીધી આ લોકો એમને નારાયક એમને નારાય લઘુતમ આપીને પછી ઉપાધિજ નહીં જે લાયક છે એ તો તમને લઘુત્તમ કરવા સારો થાય એ તમને લઈ જાય આપડે ગુરુ તમે કામ શું પણ ફાયદો શું એનો જેટલો ઊંચે ચડે તો પડે નીચે ધર્મ ગાયન મેળવી દે એમ તમારે કરુર જો ઇફેક્ટ ને ગણકાર છો ને ઇફેક્ટ ને તો આવે આ બધું કાઢી નાખે અને હું સુધાર્થ ના સુધાર્થ ના કાયા કરે વાગ્યા નું અમર માલે બધું જ જોઈએ વ્યવહાર સીધે કરતા નથી અમાર કરતા પદ છે નહીં અમાર કરતા પદ બિલકુલ છે નહીં જ છે સુપર દિવસ છે આ વ્યવહાર તમે પ્રતિબંધ કરો છો તો હમણાં થાય છે એવી ઇફેક્ટ થાય સાહેબ આપડે આમ સાહેબ આમ કરીએ અને પ્રતિક્રમકરણ બધું બંધ થઈ જાય પ્રતિકા બંધ થઈ ગયેલું છે તમને બધા હતો અમારો પ્રશ્ન લેવો હોય આપડે જુદો લઈ શકાય જો તમે શુદ્ધાર્થ ના છો તો આપડે વ્યવહાર છે અને જો તમે વ્યવહાર છો લોક ભલે શું કે જો તમને તમે જો પૂર્ણ હોય તો આ ચારિત્ર બો કેમ છે પછી કેમ પાયા છે એલે મારે જવાબ આપવો રહ્યો કેવો અંબાલા છું સુધાર્થા બોલું માર તમે જેમ કોઈ ભગવાને કેતો હતો કે નિરપેક્ષ વાત નહીં હા તો હવે ભગવાને બી કહ્યું ને કે જીવન માં વાત નહીં થાય નિરપેક્ષ આ બે છે તો સાપેક્ષા જાય નહીં જાય નહીં મારી સાપેક્ષ આપણો વ્યવહાર બધો વ્યવહાર અને વ્યવહાર બધો નિકાલી છે કેવો છે એવું કહેવાય થી તો આપડે પોલીસ પકડ્યા બિલકુલ ચોરી આપડે નથી કરી પણ કોઈ આપડા ગામાં વીચી નાખી દીધી તો હું કહું હું જાણી છું તમે શું સમજાવી તમને પેલા કેવો ઓરથી કાઢ્યા પોલીસ સ્ટેશન માં મૂડ હાથમાં કેવાય મૂડ એટલે પોતાને પછી ભાઈ નથી છું બન્યું ખબર માં યાદ આવે એમ તો સિદ્ધાર્થ માં દેખાય નહિ એટલે આવજે ખરેલી તમે કંટાળો નથી આવતો આ દુનિયામાં ચિંતા બિંતા થતી નથી ખરેખર ઉકેલ આવી ગયા હા ખરે ઉકેલાઈ ગયો એટલો ઉકેલ આવી ગયો છે તમારો બી એની ચાલુ મારું ઝીતા ગયો ગલી તમે ખુશી ગયા મસ્કો નઈ મસ્કો મારે અને દવાને દ વધારે અને તમારા ખરા છે આ જમી બધું બધું આવું કરા છે તમારા તકરાર કરાવે છે કોઈ દાલે હજાર માત્ર દૂધ ના આપે કામ થાય સારા છે બીજા ના જમી થાય છે એ ગણો એકલો જમી ના ચક્કરે બંધ તમે સારા માણસો દુઃખ કેમ કે દુઃખ તો ના જાય પેલા વાર દુઃખ લેવું ભાઈ વાતચીત પૂછી જ કશું બધું પૂછાય નાની પુરુષ ને બધું કેવી રીતે બસ માં થઈએ આપડે ના દેખાય પછી પાછું વિચાર આવે થોડી પછી ના ના આપડે ત્યાંથી મજા આવે છે આ તારવા દો તમે એવું દેખાય છે હિસાબ છે એ મન ઓગળે છે ગમે છે એમાંથી નીકળે છે બધું એમ કરતું કરતું મન ખરાશ થઈ જશે અને એક મન ખલાસ થાય ત્યારે બીજું મન જો અજ્ઞાન હોય તો થાય અને અજ્ઞાન ના હોય જ્ઞાન હોય તો ખલાસ થઈ જાય ડિસ્ચાર્જ થતું આપણે દેખાય જાય શું શું વિચાર આવે છે શું જયારે અજ્ઞાન હોય જ્ઞાન ના હોય તેને તો મને વિચાર આવે છે એવું બોલે શું બોલે મને વિચાર આવે છે એવું બોલે શું આપડે આ કેરીઓ અત્યારે અત્યારે આવડી આવડી કેરીઓ લેવા જઈએ તો શું થાય નઈ થાય ઉતાર કરવા જાવ જીવું છે પાછી ગયે મારે જીવું છે મનનો ઉતાર કરે દેવ હાથે ચાલે શું કરું સર એટલે એમ થયા ખરે ન્યાય છે તમે જ્ઞાયક છો જ્ઞાયક છો જોઈ એ જાય છે કે અત્યારે છેલ્લો ઘેરો કરવો છે જેટલું કરવું છે હા તે બરોબર છે અવતારી જ્ઞાન છે જુદી જવાય એવું નથી આપડો આનંદ રહેશે ને એવું કાંઈ રાજ નવ સાત ઓગણીસી ગુરુ પૂર્ણિમા સવારે ભદ્રકાળી મંદિરમાં તો આપડો હૃદય કબૂલ કરી જાય કબૂલ ના કરે છે નવા જગત માં એક માણસ થી પાંચ માણસ નો મન વચ ના થાય પાંચ માણસો મન વસ કરવો હોય ને તો ગમે તેવા જ્ઞાની ભી થાય નહી ગમે એવો જ્ઞાની હોય તો પોત માણસ નો મન વસ્ત થાય નહીં અને જે મન વસ્ત કરે એ જ્ઞાની બીજાનો મન નો વસ્ત કરે એ જ્ઞાની તો વસ્ત ખબર પડે આપડે પ્રમાણે પૂછીએ મને ચોવીસે કલાક યાદ રહે છે દાદા નિરંતર યાદ રહેશે એ વસ્ત કહેવાય જેને નિરંતર યાદ રહે એકાગ્રતા આવી જાય એકાગ્રતા આવી જાય તો મન વસ્ત થઈ જાય હા એ જ્ઞાની ને મન વસ વધ આખો જ નિરંતર એમને જ વસવટતું એમાં બધું ત્યાં ગમે ત્યાં જઈટા પડ્યા ભૂલી જવા પાંચ માણસ નું મન વ્યક્ત હોય કારણ કે એનું મન એને વ્યસ્ત ના હોય હા બીજા નું જે જ્ઞાની ગુરુ માં શબ્દો મારા જ્યાં બધા બોલે ભૂલી જવા મન વ્ય ચાલે મન વસ્ત થઈ ગયું હું કઉ આમ કરવાનું છે એ રીતે મત ના હોય ઈચ્છા હોય પણ એના છે પૂર્વકર્મ બધા સજ્જન છે એની ઈચ્છા થાય કે દાદા કે તમને જરા વધુ હમણાં છે ના લોકોની વાણી વાળી લોકોની વાણી સાંભળવા જેવી નથી બરકત નથી વાણીમાં રાજુ પડી ગયું છે આશ્ચર્ય છે દસ આશ્ચર્ય બાવીસ વખત થઈ ગયો કેવું હા એટલે વપરાતે આથી પૂજન થાય દેખાતા થઈ નહીં ગયું કાલે દસ સાત ઓગણસી બાઉુભાઈ ને ત્યાં સાંજે વડોદરા નો સાર હોય વ્યવહારનો કાળ આપો હોય વ્યવહારનો એ નીતિ હોય તો તમને પૈસા વધારે શાંતિ રહેશે અંદર અને નીતિ નહી હોય તો તમને અશાંતિ રહેશે પૈસા ખુબ હોય માટે પૈસા દ્વારા નથી ભાઈ આપણને શાંતિ રહેશે અશાંતિ રહેશે પૈસા તો કરોડો રૂપિયા ગલતી વધી જ જોઈએ અખરામાણ અખા માર અક્રમાણ અક્રમાણ તમે આક્રમણ થયેલી હા જો અત્યારે વ્યવસ્થા હોવું છે ને જ્ઞાન કે જ્ઞાન આ સાસુ જ્ઞાન કે આ સાસુ જ્ઞાન વ્યવહારમાં નીચે રાખીએ તો આ જ્ઞાન છે પછી આપડે જોયું કે આપડે હું કેટલી રહે છે એ જોવું તપાસી જોવું કયા પ્રમાન થઈ જતું નથી પણ આપડે નક્કી કરવું છે આ જ્ઞાન સાચું છે નીતિ વાળું સાચું તેનું આ ફળ આવ્યું છે હવે નીતિ ની શ્રદ્ધા અને હવે તો આપડે શ્રદ્ધા જોયું જ નહીં ને આપડે તો ઉકેલ લઈ નાખો આ સંસાર ઉકેલ ના સંસાર તો કાયમ ખોટ આવ્યો સુખ્યો થવા ના થાય એકદમ સારું પુસ્તક પરીક્ષા શું કરે પુસ્તક વાંચી દીધું એ બોલે વાળા મારે કઈ તો એને આપડે ના કહેવાય તારીખ તને પરીક્ષા થઈ જાય એટલે મહાત્મા પરીક્ષા કઈ હોય છે મહા પછી મેં એને સમજ પડી કે પારકાનો મન વસ્ત રે એ જ્ઞાન વ્યવહારમાં તો વ્યવહાર શ્રમિક પાઠના જ્ઞાનીઓ થઈને ત્રણ માસ થી એમના જ્ઞાની છે પોતાનું સંપૂર્ણપણે મન વસ્ત રહેશે ત્યાર પછી બીજાનું મન તમને વસ્તુ પોતાનું દ જન નાગરાજન હા મે ખુદ કોણ ખુદો જુદા રહેતા હે માને તો રીતે બરાબર છે There is nothing like fact fact fact in this you god સાઇન્ટિસ્ટલા બોલને લાગ સચ્ચી બાલ is ઇઝ ક્રિએટેડ કરેક્ટ્રિશન વ્યુ પોઈન્ટ not not not not by fact. God is created is correct by by by by by by fact. fact. fact. fact. fact? God God God is is is is created created created correct correct correct Christian's Muslim Indian what To so only ઓલી સાયન્ટિફિકલ એવિડન્સ ક્યાં બતા ભેગા હોતા સબલ બોલ મેં ગયા મિલ ગયા હન્ડ્રેડ હન્ડ્રેડ સહયોગો ભેગા થતા સાયન્ટિફિક તો આપણ ચલા સર્વિસ સમાજ ના સભ્યો કરે છે તમે સમાજમાં સમાજમાં ન હો તો એટલે સમાજ બધું કરે છે કારખાનું વન થાઉઝન્ડ મિલતા ફાઈવ હંડ્રેડ મળે એ ક્યાં હૈટ દરેક માણસ ની શક્તિ પ્રમાણે મળે છે નોકરી નહીતી લાયકાત તો પૂરી હૈબિલિટી નોકરી મેળવવાની રાખ કરતા આવડત છે પર્ટિક્યુલર સોસાયટી ફોર ઇન્સ્ટન્સ ઇફ યુ આર અમેરિકન ગેટ અકોર્ડિંગ ટુ યર સરકાર નક્કી કરી આપે છે જાત લાગવા એના પર આધાર રાખે છે એ બધા તો